પેલા અમે કરતા કરતા માટે કંટાળો આવતો હતો પણ જો પ્રેક્ષ ને આ કરનારો કરે છે પંદર વીસ હોય હોય આપડે જોઈએ તો આખ ને દાદે ના દાદે દાદા વગેરે કે ના દાદા હોળી જોવા દાદા ને આપણે ક્યાં આપડે હાથમાં લડીએ છીએ આંખ જોઈએ છે ને હોય ધંધો હોય બાજે નહી આનંદ ઉત્તમ થાય ઉઠો સમજ ને કરતા નથી એજ્ઞા આના તમે પ્રેક્ષક છો પ્રેક્ષક જગત આખું કરતા જ છે તારો આવ્યો ના હોય ના હોય જુદું લા બધા હરી પૂં બોલતો હતો નું મારુ સભાસ્તર હે કઈ જાતો કસ આ દેખને પડ ફાટે છે હોમા મારુ આય બધું માથે દેખા છે હોમા મારુ ઇતને સૂક્ષ્મ આતો આપણે કેમ અમને કશું ભાન છે મનીષ ને દેલા જ્ઞાન પેલે તો આપણે નઈ હોતું ને એકાકાર થઈને જ પડતા ચાલે ને એટલે મારુ કેવા તો હા કે કશું એની જાતને મન થી માને કે આપડે કઈક છીએ કઈક છે ત્યાંનું ભાન છે મારો કેશ્મા નો મારો નથી કરિયાને મારું કે છે એ જાગે ને હું માને છે આખું જગત એજ માલ છે એના માટે જ્ઞાન શીખવાડું છું ને હું કે મારા ને મારું કે ભાગ ને વિભાજન કરતો આવડે તો આપડા મિનિટ નહિ પાંચ દસ મિનિટ એ જાતા નથી અને મનમાં હું કેટલું આમ કહી દઉં નફો નફો તારા હિતા હિત શું ભાન એમાં જ ને એ લાવી છે લાવી મજા કરીને આ બધું જના વિચારો બધું જોઈન્ટ હોય હિતાયત નું ભાંત હોય શું પલ્લો માં તો યાદ આવતું મારને યાદ નથી આવતું પલ્લોક કેવી રીતે યાદ આવે મારે એ જ પૂછવું પડે પેલું પોતે પોતા ગુપ્ત રેવાનો પ્રયત્ન છે શું છે આવે છે વિચાર દ્રષ્ટિ વ્યવહાર માં વિકારમાં બધા વૈરાગ આવવા માંડ્યોગ શિવ વૈરાગ્ય હંમેશા નિષ્ક્રિયતા લાવે કે લાવે વૈરાગ ને જો જ્ઞાન આગળ પ્રાપ્તિ થાય તો નિષ્ક્રિતા નિષ્ક્રિયતા લાવે એ વૈરાગ ને આગળ જો કઈ જ્ઞાન નો માર્ગ મળી ગયો હોય તો દાદા લાઈનમાં સક્રિય થયા ખરે છે વૈરાગે ભરેલો માલ છે અને રાગે ભરેલો માલ છે શું છે રાગ આ જાતનો માલ વૈરાગ આ જાત નો માલ અને વિતરાગતા મુખ્ય વસ્તુ છે વિતરાગતા એ જરૂર વિતરાગતા ભગવાન થયો હોય જેટલી વિતરાગતા આવી એટલે આમ ભગવાન થયું ભગવાન શક્તિ થઈ જેટલી વિતરાગતા આવી તને અત્યારે રસ્તામાં કે નાળા ચોક છે બધવા છે ગાળો ભાઈ દે તને વિતરાગતા રહે આટલો ભગવાન થઈ ગયો એ જીતી ગયો એક બાજુ એટલે ભગવાન થઈ ગયો જેટલા બાદમાં તો જીત્યો એટલી બાજુમાં તો ભગવાન થયો અને આ જગતથી જીતી ગયો એટલે પછી આખો પૂર્ણ ભગવાન થઈ ગયો કોઈ જોડે મતભેદ પડે નહીં મતભેદ પડે તે તમારી નિર્બળતાની નિશાની શું કહે લોક નથી તમારી ભૂલ છે મતભેદમાં શું કહે ભૂલ છે મતભેદ પડે છે એટલે લોક ભૂલ હોતી જ નથી બાકી આપણી ભૂલ છે ચાલો થતી તીડામ સાચું ખોટું ભગવાન જોતા નથી એટલું જ ગમે તે બોલ્યા અથડાયું નથી ખોટું ભગવાન તો હોતું જ નથી આ લોકો ભગવાન તો ધ્વંદર નથી ભગવાન રોગ છે દાન આપવાનો રોગ છે આને ચોરી કરવાનો રોગ છે બંને રોગ ઈચ્છે ભગવાન શું કે બંને રોગી કે કોઈ પણ જાતનું એને કશું આવવું રવિ નથી વિતરાગ છે જ્ઞાનેશ્વર થયું ગમે ચોરી ભગવાન આપણે તરત સમય અથડામણ થઈ એટલે આપણે જોયું એવું કેવું બોલી ગયો અથડો એને થઈ ગયું કે પછી આખું વર્લ્ડ નો પધલ થઈ ગયો શું નહીં તો આપણે હમ ને ભૂલ છે એવું ફરવા દે શીખવો તડો આ પગલું જગતનું સ્થળ નહીં થાય ભાઈ ખરે ના થાય અત્યારે અહીંયા આગળ ઊભા થઈને કે તારે તમે કશો એ ખોટું તારે હું કહું કહી આ સમજવા માંગી ફરી વાર કહેશું કહું તમે ક્યાં ખોટું તારે હું કહું આજ જોડ્યું પણ હું તો સિત્તેરસથી જોડું હું કહું છું એ ખોટું એ તો હું તો સિત્તેરસથી જોડું ક્યાં તો આજ જ જોડે સામાજિક સત્ય નહી એ બધું મતભેદ વાળું સત નું સત્ય કેવું આ જગત માં જે સત પરિણામે છે એનું સત્ય કેવું કે માલ એવો ભરેલો આડે કરવાનો માલ ભરેલો હોય પણ હાથમાં કબૂરત દરેક ને આત્મા કબૂલ કરે છે તમે તો આજે પછી કોઈ વાંકો કે બઉ સારા માણસ હતા ધર્મ પહેલા પછી વાત થઈ ગયા હું પહેલેથી હતો પણ તમને ખબર નહિ પડી પેલા આ તો ભજન છે જગત આખું જે લોકો માની બેઠા છે કે આપણે ખાલી છે આત્મા શબ્દ સ્વરૂપ છે જ નહીં સ્વરૂપ છે અને એ જ પરમાત્મા છે બીજું પરમાત્મા છે આપડે પરમાત્માને મારા જ કર્યા નહીં આખા વર્લ્ડ માં હોવા છતાં ઇન્દ્રિયો પણ જોઈ શકે છે ઇન્દ્રિયો ખવડી શકે છે પરમાત્મા પોતાનું તો જુદું છે તને ક્ષણ વાગતું છે તને બધી હરેક પ્રિય તારી જાણે છે તું જાણું આપડે બાપા બધું તમારે પછી મંદિરમાં પટાવા જાય આગળ મૂકે બાજા કરી આવે કરી આવે ભગવાન કામ ના હોય પછી કેટલાક છૂપા કામ એવા હોય છે કે જે જગત ને જગત વ્યવહાર વિરુદ્ધ દેખાય એ છુપાનો વાંધો નથી અને છૂપા ગણો નથી